સ્વામીનારાયણ ગુરુ રાજ બે ઓગણીસો પચાસ પ્રકરણ ચોસઠમો વચના નવમી દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાતર ના દરબારમાં हरिभक्त सभा श्रीजी महाराज मुनी प्रत्ये प्रश्न पूछा પુરુષોત્તમ છે આત્મા અને અક્ષર ને વિશે કઈ એ ઉપાધિ નથી અને જેમ ભગવાન માયા પર છે તેમ આત્મા ને અક્ષર પણ માયા પર છે એવા જે આત્મા અને કેવી રીતે ભગવાન શરીર દેહ અને જીવનું દેહ નો અત્યંત વિલક્ષણ પણ છે જેમ પુરુષો તેમ પુરુષોત્તમ અને પુરુષોત્તમ ના શરીર જે આત્મા અક્ષર તેને વિશે અત્યંત વિલક્ષણ જોઈએ તે કહો કેમ વિલક્ષણ પણ છે આત્મા અને અક્ષર એ બે ને પુરુષોત્તમ ભગવાન નું શરીર પણ વ્યાપ્ય પણ આધીનપણ અને અસમર્થ પણ ભગવાન આધીન છે ને પરતંત્ર છે અને ભગવાન જે તે અતિ સમર્થ છે ને આત્મા ને અક્ષર ભગવાન અતિ અસમર્થ છે એવી રીતે ભગવાન જે તે મૂર્તિમાન છે અને એવા જે ભગવાન તે જે તે વ્યાપક છે દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્માને વ્યાપ્ય અને આત્મા દ્રશ્ય એવા જે પોતાની અંતરિયા પુરુષોત્તમ રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય અને જયારે દ્રષ્ટાના આત્મા પણ કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષોત્તમ ને અરૂપ કરીને શાસ્ત્ર કહ્યા હોય પણ દ્રષ્ટા ને દ્રશ્ય એ દેય દ્રષ્ટા છે અને એ આત્મા ને અક્ષર એ સર્વે પ્રેરક છે ને સ્વતંત્ર છે ને નિયમતા છે જેવા જણ આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણી ઉપાસ ભક્તિ કરે છે ભગવાન ના સાધર્મ પણ પામે છે રાજની રમી તો આત્મા ના સર એ ભગવાન નું શરીર પુરુષોત્તમ નાળા નું શરીર છે પ્રશ્ન એ કે જો શરીર હોય તો એ તો હોય આ તો વિકાર છે ને એ ઉપર સમજવો પ્રશ્ન ઊંડો પાંચ હજાર ભેડા થાય એના સમજનારા બેસે વંજ ગામડા ગામડીઓ હોય અને ખેડૂની હારી બધી વાતો માં કુસો થઈ ગયો હોય કઈક રણ ખવું એમાં પટલ બાળો ખોલો પેલા અમારું હોય તો અમને સમજ હિસાબ લખે જો પટલ આદિસર લઈ ગયા તા આદિસર આપણે યાદ હોય તો આપણે સરવાળો કરે પંચાણું પંચાણું પંચાણું બે મહિલા તમે આપડે જૂના છો ને બે કઈ લીધી હતા સાતુ છે એટલે પંચા પંચાણું બે મહિલા છૂટ ના એટલે પટો ઇથિ હતા કલ્યાણ ના માર્ગ માં લગભગ આવું હાલે ગયો કલ્યાણ ના માર્ગ માં કલ્યાણ આત્મા શું કેવાય અક્ષર શું કેવાય ક્યાં રીયા છે ભગવાન શરીર આય શરીર એ કોણ સમજાવે ભગવાન જન્મ થયો ચડાવવા કથા થઈ બધું ચડાવવા ચાર થાય પછી સાત આઠ હજાર સુધી પહોંચી જાય બીજા થી બીજો વાણુ ભગવાન આથી ઉતારવાનો જણાવ્યો બે વાર માણસ નીચે બધાય તો ક્યાં ઊંડાણ માં ઉતરે પાછા તમે કેટલા ઉતર્યા શબ્દો શબ્દ યાદ રહે એવું હોય આપડે તો ઉતરવું જઈએ આવડા બધા એ આપણા મોટા સમુદો રહે છે એટલે આપણે તો પેલું ઉતરવું પડે ને અક્ષર ના લક્ષણો શું આમાં વ્યાપિયા આજન ને આ સમાર્ શરીર વ્યાપિયા આજન ને આ શરીર Vyāpakt, sammarg, ane v'yāpakt, svatandra ane sammarg, e śari re. Ja, સીં મ�િરખ્ય પોકી રખ્યવે. મુખે સીં હોં સીં સીં સીં સીં. સીં સીં સીં સીં સ શબ્દો અર્થાવે અને આજે અમૃત રચ્યું ને સેજુ મહારાજ ને મોટામાં મોટો ઉપકાર આ દૈવી જીવો ઉપર કહે શાસ્ત્ર ને વાંચી જગત ગરીબ માં એટલે એમાં મહેનત સમજવાની કોઈ નો કરે ઘરે મહેનત ને બનાય અને વ્યાક્ય નો ગુણ છે શરીર વ્યાક્ય કહેવાય વ્યાપ્ય પછી સમજાવું પડે શરીર વ્યાપક કહેવાય આધીન વ્યાપકર્થકરણ શરીર ના લક્ષણ આપણું આ શરીર બોલો વ્યાક્ય કેવી રીતે આપણું શરીર જ્ઞાન શક્તિ થી ગયો એમ નો બોલાયું શરીર ને વ્યાપી બન્યું કઈ રીતે એમ બોલે ધર્મ હોય રે એક ઠેકાણે અને પાછો બધે રે એ વ્યાપક કેવાય અને જેમાં રે જેને આધારે રે એ વ્યાજ્ય કેવાય એનો વ્યાપક જેમાં રહ્યું છે એના ઘણા ભાવો છો એ શરીર ભાવ દેખાતો નથી તો એમાં કેવી રીતે વ્યાપીયો આથી અસમથ આત્મા વ્યાપ્ય લક્ષણો આત્મા અને અક્ષર એક લગારે જગ્યા પણ ઈશ્વર ના વિના ની નથી એમાં એ વ્યાપક છે ભગવાન આત્મા માં અને અક્ષર માં બે માં જ વ્યાપક દવારેક માં વ્યાપી ભગવાન અંતરિયામી પણ જેમ કોયમ પર એ જ બેઠા છે અને આ દેહ અને આત્મા ભગવાન ની આગળ અસમાન ભગવાન ભગવાન ની ઈચ્છા ને અનુકૂળ રહી ને જ કામ કરે અહી કેવાય અને સ્વતંત્ર છે આત્મા માટે પરા સ્વતંત્ર કોઈ ક્રિયા કરે જ નહી એની ઈચ્છા ને આધીન થઈ કામ કરે આ લક્ષણ શરીર અને શરીર ની પુરુષોત્તમ ભગવાન કલ્યાણ ને અર્થે કૃપા એ કરીને પૃથ્વી ને વિશે મનુષ્ય જેવા જણાય છે બેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણીને ઉપાસના ભક્તિ કરેમે સહિત નિરંતર પરમ આદર થકી પુરુષોત્તમ ભગવાન ની સેવા ને વિશે રહે છે અને જે ભગવાન ને નિરાકાર જાણીને ધ્યાન ઉપાસના કરે છે અને તે ભગવાન માટે એમાં કઈ સંશય નથી પ્રત્યક્ષ સાક્ષાત્કાર અને અતિ દીતે પ્રથમ પ્રકરણ નું ચોસઠમ વચના વ્રતન થયું આ બધો આપડે આગળ રાખતા સમતા નહી આવે અરૂપપણે હોય અને રૂપાણી દ્રષ્ટા ને દ્રશ્યના ભાવમાં એક દ્રશ્ય રૂપે હોય ત્યારે અનુપાણ હોય અને ભગવાન નું શરીર છે અને શરીર એવા જે પુરુષોત્તમ ભગવાન તે તો સદાય દિવ્ય મૂર્તિમાન છે અને એવા જે ભગવાન તે જે વ્યાપક છે ને દ્રષ્ટા એવા જે સર્વે આત્મા અને તે આત્મા ને વ્યાપ્ય અને આત્મા એવા સર્વે ના આત્મા જે પુરુષોત્તમ ભગવાન તે જયારે રૂપવાન એવું છે દ્રશ્ય તેના આત્મા પણ કરીને શાસ્ત્ર ને વિશે કહ્યા હોય ત્યારે તે પુરુષોત્તમ ને દ્રશ્ય રૂપે કરીને પ્રતિપાદન કર્યા હોય બોલો બોલો દ્રશ્ય ભગવાન નું જે નિરૂપણ થાય દ્રશ્ય રૂપે એટલે દ્રશ્યની સાથે કરીને પ્રતિપાદન કર્યું હોય એટલે એ વખતે આત્મા ની વાત આવે તો અદ્રશ્ય પ્રકૃતિ ના પદાર્થ સ્વરૂપે જ્યાં જ્યાં દ્રષ્ટિ ભગવાન જ છે નિપણી પ્રાણ પણ બિચારા ના અર્થ ને ખબર એટલે શિવ જે દેખાય અને કરતા હોય ને આપણે એને રોકીએ તો આપડે મૂર્ખા ગણાય એને કોઈ ગુણું પરંપરા તો શીખ્યા નથી એટલે બોલું અચારી આપડે મૃત કરે ગામડા માં બ્રાહ્મણ ચોક્સા માં કથા કરવા ગયો પૃથ્વી ભેવી રાખે આગળ રાખે ઓઈલા ને કે છે કે શ્રાવણ મહિનો છે અને ગરવું મારા બધા લઈ કાઢે ઓઇલા ભરેલો પડકારા કેવા મારા હોય ને લોટ લેવા હોય દાળ લે ઓછું હોય તો પછી પેલું લંકાર એમાં લાવી દીયે એમાં મેળવી દીયે એમ કરી લંકરે ભાવ જન્મ બધા ને જમલા છે એટલે આથુર જશે ભગવાન આપણા ખુબ નયા નું છે આપડા જેવા ને માડી આદિ પાછા સમજાવવાનું કરે દ્રશ્ય ના આત્મા તરીકે કયા હોય જયારે એના દરિયામી કયા હોય ત્યારે એના અરૂપ કયા હોય ત્યારે મૂર્ખા મરા જેવું શાસ્ત્ર વગર ને ભગવાન ના અરૂપ છે નિરાગાર નિરાગાર નિરંજન ભલાણ કરે હમ એ ચાવી સમજવાની જ નહીં ક્રિયા ન થાય નમુનો ખરો આકાશ આકાશ નો પણ આકાશ નો હોય નહિ આકાશ નિરાકાર તો એનાથી કોઈ પદાર્થ બનતો નથી ભગવાન જો નિરાકાર હોય તો આ બધું સાકાર નીકળ્યું નથી નિરાજન નિરાકાર જો ભગવાન હોય તો આ જબર સાકાર ક્યાંથી બીજું એ જોવે નહી છોડ વાવો નાનો ભગવાન જન્મ આપે હવે એ ભગવાન નિરાકાર છે સમજો ને બોલું એવો નિરાકાર અને આત્માને દ્રશ્ય એવા છે આત્મા પણ રહ્યા છે અને એવી રીતે સર્વે ના આત્મા છે પુરુષોત્તમ ભગવાન તે જયારે રૂપવાન એવું છે દ્રશ્ય તેના આત્મા પણ કરીને શાસ્ત્રો તમને પ્રતિપાદન કર્યા હોય ત્યારે અરૂપ પણ કરીને શાસ્ત્ર માં કહ્યા હોય અને વસ્તુ અને આત્મા પણ કરીને પ્રતિપાદન કર્યા હોય ત્યારે એ પુરુષો તમને અરૂપે કરીને શાસ્ત્ર માં કહ્યા હોય તો એ તમને પૂછું નહી પૂછ બોલો એની એવા ભગવાન છે આપડે અહીંયા બધા બેઠા જઈએ ને બધાના આત્માની ઓળખાણ છે ને આપડે આવું પોતાના આત્મા નો ઓળખતા હશે ને બરાબર પોતાનો હાથમાં એને ઓળખો છો ને એમાં આ ભગવાન આમ સલમ બરાબર યાદી અને છતાં ઈથી યારા છે કેમ રહી શકે એક લોટો લોઠાનો ટૂંક લાલ ચોલ થઈ ગયો અગ્નિ છતાં સમજુ વર્ગ જાણું અગ્નિ જુદો છે લોઢું જુદો છે એ લોઢો મને લાલ ને પણ એ અગ્નિ જુદો છે લોઢો જુદો છે લોઢું શામ છે અગ્નિ લાલ અગ્નિ આયો, એટલે અગ્નિ પોતાનો ભાવ દેખાડી દીધો પણ અગ્નિ આયો એટલે લોઢુ વયું એવું નથી લોઢુ જેમ તેમ આવ્યો એટલે લાલ સ્વરૂપ આત્મા અને પરમાત્મા આત્મા ભગવાન અખંડ રિયા ભગવાન રૂપ કેવાય ભગવાન બની શકે આપણે ઈચ્છા થઈ જાય મોટા થવાની તો ભગવાન પ્રગટ બ્રહ્મ થઈ જાય પછી શું થાય આમનારા અને બોલનારા બધા એક જ ભાવ માં હોય એટલે કોઈ ના તો ના જ પાડે ના પાડે ભાવ માંથી આવડાવી નાશ્વી ના ભાવ માંથી એક જો કેવા જાવ એક અંતરિયામી વ્યાપક થઈ ના થઈ ગયા કોઈ પણ ગુજરાત અંદરિયામી દ્રષ્ટિ ને પાના જેવું કરી ના શકાય જીવ કઈ ન શકે તેની અંદર જીવ છે ભગવાન સ્વતંત્ર સંકલ્પ શક્તિ ભગવાન ભગવાન ને આજીવ હોવા છતાં ભગવાને એને સંકલ્પ શક્તિ આપીને ચેતન હોવાથી સ્વતંત્ર કર્મ કરી શકે હવે જોયા કર્મ બંધન ના કરે પણ અનાદ અહકાર પડદામાં એને એમ થાય છે ભગવાન ની દ્રષ્ટિ ને ભૂલી જાય છે એટલે પાપ પુન્ય ભોગ થાય આપડે પાપ ગણી બન્યું છે માની જાય તો એ કર્મ લાગે છે મે <univers vom praığım> <Beam> <manufacturing> <angelic> આત્મા સ્વરૂપે બોલવા જી બોલે છે એ દૂધી વાત છે પણ આત્મભાવમાં જીવન જગાવતો હોય ભાવ આવે નહી આત્મ ભાવ માં જ રહેતો હોય પછી બોલે એમ જ એવું છું આવે છે ને ઓગણીસો નવ નારાયણ છું વાસુદેવ છું બધા સાથી બોલે આત્મા ચૈતન્ય છે એ ભૂલ કરે એનું કેમ બોલે અને જેમ હોય એમ તમારે કેવું જોઈએ બ્રહ્મ ભાવ ને પામ્યા પછી ભગવાન સાથે અત્યંત પ્રેમથી જોડાય પછી એને પોતાના આત્મ સ્વરૂપ ની પણ વિસ્મૃતિ થઈ જતી અને ત્યારે પછી એકતા અનુભવી હોય ત્યારે એમ લાગે કે આપણને એમ લાગે એમ ભગવાન છે એવી વાતો કરતો હોય ક્યાંય ભેદ તો હોય પણ એ ભેદ પોતાના આત્મ સ્વરૂપ ની એને એની દ્રષ્ટિમાં એ વખતે ન હોય महाराज के अत्यंत प्रेम में करिन लीन थे और प्यारे भगवान अकेलाज हो एम जाने और विश्व रूपी जीव दिवस खास होते आत्मा बूढे उतना नहीं थे आत्म स्वरूप है प्यारे भाई जी ત્યારે ભગવાન પણ એ રૂપે અને અખંડ એની ભાવના ભગવાન જે કઈ કરે ને એ સ્વાભાવિક ભગવાન ની આધીન પ્રમાણે કામ કરતો એનો કોઈ સંકલ્પ ન હોય ભગવાન એજ એનું સ્વર્ગ થઈ જાય એટલે બીજી ખબર જ એને રહેતી એટલે ભગવત રૂપ થઈ અને દરેક ક્રિયા માં જોડાય આત્મા એ ભગવાન શરીર છે અને છતાં જુદા છે અને આ ક્રિયા કહે છે બધે માં આપડે ભાષામાં વિસ્મૃતિ ને હું તમે બોલો છો વિસ્મૃતિ નો બોલાય જો વિસ્મૃતિ બોલ્યા એટલે જૂના ગાય ભાષા જૂની છે હવે ઈ એનો પાછો ધ્યાન કરવું હોય એ સમજી શકે સામાન્ય માનવ તો આમાં ખબર એનો આપડે કુ બોલે છે સફેદ કપડું હોય સફેદ ઉપર લાલ નો રંગ ચડી ગયો એટલે એમ વ્યવહાર થાય કે આ લાલ ચાદર છે એમ ભગવાન એટલો બધો એના ઉપર આમ અને તદભાવે ફૂટ ચડી જાય વાત કરે તો એમાં ભગવાન ભક્તુ જેવી જો અત્યારે આપણે અહી બધા બેઠા છે દુનિયા નથી દેખાતી અંધારું દેખાય નો સ્વભાવ અંધારું નાશ પામ ન બોલાયું અંધારું તો છે જ અજવાળું એમ આયુ એટલે અંધારા ને દબાવી દીધું આત્મા પરમાત્મા નો જયારે સંબંધ જોડાયું છે એ હજી ભગવાન નો આશીર્વાદ નથી આત્મા રૂપ માને તો અવિજ્ઞાન એ જયારે પરમાત્મા ભાવ માં જોડાયું છે બધા ભાવો જાય ભગવાન બધું ભૂલી જવાનું આપણે મહેનત કરીએ છીએ ખબર નથી બાપ ની ખબર નથી છે આ અંદિર છે ને આ અમારું નથી બિચારા થોડો પરમાત્મુ ભાવ જાગે દેદી ભાવ ચાલો પછી દેખાય દરવાજે બે જણા ઉભા હોય મરદું નીકળે પાંચ જણા રોતા જાય આપડે રોઈ હવે ઉઠવું જ નથી બરાબર આપડે બાર વાગ્યા હોય તો કે તમારે આવ્યો નથી આપડે વાતો કરીએ છીએ એટલે આ બધું કરશ ક્યાં કરે પછી મારી મળી જાય અને એને અંગ્રેજ મજા રૂપ માં લીધું આ આ આ મારી જગત ના કજ્યા હોય એને વિચાર કોઈ ગોખ ખેતરમાં જાજા ભેળા જો એ જણા નજીક ઠીક લોડી તો તમે ઉપર કેતો આમ ન્યા જાવ હર અહીંયા જાવ ગુલાવ કી જાય કારણે એને એ સંબંધ ન દી જાજો સાજો મારો હોય મારે ભારુક યાદ કરતા શીખવું જ પડે અને તમારે હોય તારું શાંતિ નઈ જાય આત્મા નક્ષું બધું જેવું વધ આવો ધર્મ હોય એ બધા જાણતા હોય ને આ બધે એનું જે પૈસા મળે મન મંકાયો એ મારે કોઈ નહી બાકી વાત જ નહીં એનું મન કારે મન કાય રસ્તો જે પાવતા પૈસા ની અલા અલા અલા એ બોલવા ખાતા વાહ અમે અહીં શરૂઆત દીરેક જઈએ અમે આમ દૂર જ રાખવાને અમે આમ દૂર જ રાખીએ પણ કારે મારે લો આ પરકારાયમાં દુની હાલે બધું આ એમ જ હાલે અને વસ્તુતાએ તો રોકવાને દ્રશ્ય જે ભગવાન નિરાબ છે પડતો પ્રાકૃત આકારે રહી જશે નિરાકાર કેવા હોય તો આમ કે આવડા તમે તો બોલો સમય તો આત્મા નક્ષર છે ભગવાન ક્ષેત્ર આત્મા જેમ જગત ના દ્રષ્ટા છે અથવા ક્ષેત્રના પ્રકૃતિના એ જ પ્રમાણે આત્મા ના સ્વરૂપમાં યા એના ચૈતન્યમાં સંકલ્પો એના ધર્મ જ્ઞાન માં ક્યાંય એવો છે એવો પ્રદેશ નથી કે જે ભગવાન ના ભગવાન જો આ અજવાળામાં બેઠા જઈ ના પડે અજવાળું સારું છે પ્રકાશ પાણી પાણીમાંથી છે માં તું પાણી નહી હોય પાણી પાણી માંથી આપડે બધા જાણીએ છીએ પાણી પહેર્યું સમજવામાં ન ઉતરે તો આત્મા ના આત્મા જયારે થાય ત્યારે ખેતી ની ઊંડી વિચારણા છે અમારી પાસે આત્મા आत्मा ना आत्मा आत्मा जानव जाप जरूर आ दृष्टि जय સુખ ને દુખ ના હીલા માં દ્રષ્ટિ આવે એટલે સુખ મૃત્યુ એ આત્મા ને એ અક્ષર એ સર્વે પ્રેરક છે સ્વતંત્ર છે મનુષ્ય જેવા જણાય છે તેને જે આવી રીતે સદા દિવ્ય મૂર્તિમાન જાણી ને ઉપાસના ભક્તિ કરે છે ભગવાન ના ધર્મ પણ પામે છે આપડે બધા લખાવી દિવસ એમાંથી ઓછું વધે છે આйна છુમ પાવં જાન ડાળી જોની જાન રોટી એમાં ડાળી રાખે આવો ને તું થા તવે તો ડાળી નથી રાખે એ તો આનું આનું થઈ જાય છે ડાળી પર જ જાય ને ડાળી ઓલ માય આવું સાઉં દેઈ કે જાવા કાવ ભગવાન ની સેવા ને વિશે વર્તે છે આનંદ ઐશ્વર્ય પામે એનો અંત છો આનંદ ઐશ્વર્ય પામે આગળ આવ્યું ભગવાન એવો ભક્ત છે ભગવાન કરીને પોતાના વિભૂતિ કરીને ભગવાન એને અનંત ઈશ્વર્ય આપે ભગવાન જેવો શક્તિશાળી બને થોડી ઘણી થામી સ્વભાવિકલ ક્રિયા છે સ્વાભાવિક આવી જાય પસંદો સ્વાભાવિક અધુઆઈ અંધારું પણ અરે ભાઈ અંધારું જ ભાગી ગયું કાઢવાનો નોખો દાખલો નથી કરવો પડતો અનાદિકાળોનું જે અભિયાન ભર્યું છે ને કાઢવા જો આપણે અહીંયા ફરું અથવા બે ગુણ નું સંપાદન કરવા હોશિયાર થવું તો એને શીખવું અને ધીમે ધીમે આવે ને ત્યાં એમ નથી આવતા એ આ થયો એટલા ગયો ધીમે ધીમે પછી આવ્યું એમ નથી એમાં करीन ધોન્યવાજરાય મહુષ નહી હો કોઈ દિવસ વિસરતો નથી અને આજે વાર્તા પ્રત્યક્ષ બેઠી કહી છે માટે તો અતિ દ્રઢ કરી રાખજોચના પ્રથ એ